શ્રીકૃષ્ણનો જય જયકાર કરવાનોલકુ વર્મણિગ્રી ભગવાનની સ્તુતિ કરે નમ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાતાયુનામ પતયે નમ વાણી ગુણાથને શ્રવણ કથાયા હસ્તસુમનસ્તવ પાદયોના સ્મૃ્યા શિરસ્તવ નિવાસજગત્ણામે દૃષ્ટિસતાશને ભગવાન ની સ્તુતિ કરે છે ભગવાન નું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય પરમાત્મા વર્ણન કરવાથી મન શુદ્ધ થાય કોઈ સ્ત્રી નું વર્ણન ના કરો કોઈ પુરુષ નું વર્ણન ના કરો કોઈ માનવની નિંદા ન કરો કોઈ માનવ બહુ વખાણ પણ જીવનમાં એવો અનુભવ થાય છે અનેક વાર એવો અનુભવ થાય છે જેનો માનવ તિરસ્કાર કરે છે એના પગ પકડવાનો પ્રસંગ આવે એને માન આપવું પડે છે તિરસ્કાર ન કરો કોઈની નિંદા ન કરો કોઈ માનવ ના બહુ વખાણ પણ નથી માનવનું વર્ણન કરવાથી માનવ ના વખાણ કરવાથી મન બગડે માનવ ના વખાણ કરવાથી જીવ બગડે છે બધા સારા છે જગતમાં કઈ ખરાબ નથી આ જગતમાં મારા શ્રી કૃષ્ણ વિના કઈ સારું નથી તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા બાળક મોટો થયા પછી એ રમકડા સારા દેખાય છે જગતમાં કઈ ખરાબ નથી અને જગત માં શ્રી કૃષ્ણ વિના કઈ સારું અમારી વાણી તમારું વર્ણન કરે તમને જયારે પુરુષ જ છે ત્યારે તમે શું કરો તમારા મન શાંત રાખવું હોય જગત નો વિચાર છો જે છે તે બધું ઠીક છે જગત માં કઈ ખરાબ નથી અને જગત માં શ્રી કૃષ્ણ અતિશય પ્રેમ કરે છે ભગવાન સર્વ શક્તિમાન છે મારા ભગવાન નિર્દોષ છે ભગવાન વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય છે પ્રભુમાં પ્રેમ જાગે મનકૃષ્ણ બાલકૃષ્ણ ને છોડે ભગવાન નું નામ તેથી દામોદર પડ્યું છે ધીરે ધીરે શ્રી કૃષ્ણ મોટા થયા હું ગોપાળ થવું એવી મારી ઈચ્છા છે હું ગાયો ની સેવા કરવા માટે જ અહી આવ્યો યશુરા મારી ઈચ્છા હતી કે કનૈયો આંખ બહુ દૂર ન જાય ગોપાળ થઈ જશે તો સવારે ગાયો ને લઈ જશે તે સાયકાળે ઘેર પાછો આવશે આખો દિવસ મને કનૈયો દેખાય છે માનો પ્રેમ હતો મારો કનૈયો આંખ દૂર નો કરે છે મારે ગોપાળ થવું મારે ગાયો ની સેવા કરવી યશોદામાં સમજાવે છે હજુ તું નાનો છું અગિયાર વર્ષ તું થા પછી હું તને ગોપાળ કેટલી ગાયો માળકણી હોય તને કોઈ મારે તો યશોદા મૈયા બાળકૃષ્ણ ને પૂછે છે બેટા તને પૂર્વજનમ યાદ આવે છે દાદા એટલે બધું યાદ આવતું નથી પણ આંખ બંધ કરીને બેસું છું થોડું દેખાય બેટા તું પૂર્વજન્મ તો કોણ હતો પૂર્વજન્મ માં હું બહુ મોટો રાજા હતો મેં બધું કર્યું પણ ગાયો ની સેવા કરી નથી શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ થયો રામાવતારમાં બધું કર્યું છે શ્રી રામ ગાયો ની સેવા કરી શક્યા નહીં રાક્ષસો નો વિનાશ કર્યો અનેક યત્ન કર્યા રામ રાજ્યમાં પ્રજા બહુ બહુ સુખી થઈ બધું કર્યું ગાયો ની સેવા કરી શક્યા નહી ગાયો ની પૂજા તો કરતા હતા રામજી ને કોઈ કોઈ વખત ગાયો ની સેવા કરવાની ઈચ્છા થાય ઘરમાં નોકરો અને તે બધા નોકરો ના પાડે તમારાથી સેવા થાય ને હવે તમે જાઓ એથી કે મારે સેવા કરવી છે તમે સેવા નહીં કરી શકો તમે રાજા રાજ છો તમે મોટા છો બધા આવું કે રામજીને ગમે નહીં લોકોએ મને મોટો રાજા બનાવી દીધો મને કોઈ ગાય ની સેવા કરવા દેતા હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો કોઈ રાજા ઘેર નહીં જાઉં કોઈ બ્રાહ્મણ ઘેર નહીં જાઉં હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો હું કોઈ ગોવાળ ના ઘેર જી રામ રાતારમાં સેવા કરી શક્યા ગાયો સેવા કરવા માટે આવ્યો મને ગાય બહુ વાલી લાગે સેવા મને આનંદ આવે છે આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું તમારે કોઈ પણ સારું કામ કરવું હોય તો દેહની ની શુદ્ધિ કરવી પડશે ગૌમૂત્ર એ મૂત્ર નથી ગૌમૂત્ર એ ગંગા છે ગાય છાણ એ મન ને શુદ્ધ કરનાર દિવ્ય તત્વ છે ગંગાજી છે ગાયના છાણ માં લક્ષ્મી છે એવું લખ્યું છે જે ઘરમાં ગાય ના છાણનું લીપણ થતું નથી એ ઘર બહુ અશુદ્ધ છે એ ઘરમાં મંત્ર સિદ્ધિ થાય નહીં ઘરમાં એક થોડી જગ્યા એવી રાખે કે ગાયના છાણનું લીપણ થાય આજકાલના લોકોને પથરાજ બધી જગ્યા ગાયના છાણ મૂલી પણ ન થાય એ ઘર બહુ અશુદ્ધ છે સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું નથી ગૌમૂત્ર મૂત્ર નથી ગંગા છે આજકાલના વિજ્ઞાન ના લોકો પણ હવે માનવા લાગ્યા છે અનેક રોગ વિનાશ ગૌમૂત્ર થી પ્રાચીન કાળમાં બધા ગાયો સેવા કરતા આજકાલના લોકોને ગાયોની સેવા કરવાની ઈચ્છા થતી નથી આ બધા શ્રીમાન લોકો ઘરમાં થોડી ગાયો રાખે તો અનેક ગાયોનું પોષણ થાય અનેક ગાયોનું રક્ષણ થશે આજકાલના શ્રીમાન લોકોને ગાયો સેવા કરતા શરમ આવે છે કૂતરાની સેવા કરતા જરાય શરમ આવતી કૂતરાને ઘરમાં રાખવા લાગ્યા કેટલાક તો કૂતરાને મોટરમાં બેહાડીને સાથે ફરવા લઈ જન્મ માં કુતરા થવાની તૈયારી કરી રહ્યા કુતરાશ્રીઅંગમાં બધા દેવો છે ગાયો વિશ્વ માત્ર ગાયો ની સેવા કરવા માટે હું આવી મને ગાયો ની સેવામાં આનંદ આવે છે કરે છે શ્રી કૃષ્ણ રાજધરણ શ્રી કૃષ્ણ છે મથુરાનાથ શ્રી કૃષ્ણ દ્વારિકાજી શ્રી કૃષ્ણ પાર્થ સારથી શ્રી કૃષ્ણ એ પૂછ્યું હતું તમને કયું નામ બહુ ગમે દાદા એ કહ્યું મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે ગાયોની સેવા કરવા માટે જ હું અહીં આવ્યો છું શ્રી કૃષ્ણ ને થઈ છે એ સમજાવે છે એ તો જન્માક્ષર જોઈને ગોળ મહારાજ સારું મુહૂર્ત આપે તે મુહૂર્તે ચાલે છે અને તે સમયે સાંડિલ્ય ઋષિ ત્યાં આવ્યા લાલા ગોર મહારાજ આ કનૈયો એવો છે જે હું ગાયો ની સેવા કરવા માટે જ મને ગાયો ની સેવા માં આનંદ આવે છે આવું બોલે છે સારું મુહૂર્ત શ્રી કૃષ્ણ ના વિચાર કરીને સાંદલ્ય ઋષિ એ મુહૂર્ત આપ્યું છે કાર્તિક માસ પક્ષ અને અષ્ટમી ના દિવસે શ્રી કૃષ્ણ ગોપાલ થયા સપ્તમી ના રાત્રે શ્રી કૃષ્ણ ને નિધાવતી નથી રોજ નો નિયમ તો એવો હતો યશોદા મૈયા બાળકૃષ્ણલાલ ને જગાડે શું દાજી કહ્યું બેટા હજુ તો બે વાગ્યા છે અત્યારથી ઉઠીને શું કરવું છે મારે ગાયો ની સેવા કરવી ના દર્શનમાં સ્નાન કર્યું છે ગાયો પૂજા કરી છે ગાયોના મુખમાં લાડુ આપ્યું છે વંદન કરે છે ગાયો હૃદય આશીર્વાદ આપે છે ગોપાલ કૃષ્ણ જય જય ના પાડી કે હું જોડા નહી પહેર ઈશુરાજી સમજાવે છે તું હટ કરે કેમ ના પાડે જંગલમાં કાંટા હોય છે મારો લાલ હતી તારા પગમાં કોઈ કાંટો વાગે તને બહુ ત્રાસ થાય કૃષ્ણ નામ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ નો અર્થ તું જાણે છે એ સોદામાં બહુ જ ઓછું ભણેલા સોદાજી કહ્યું કે ક્યાં કઈ સમજતી નથી બધા ગોપાલ ગોપાલ બોલે છે એટલે હું પણ ગોપાલ બોલું છું ગાયો ઉઘાડા પગે ચાલે તો ગાય નો નોકર પણ ઉઘાડા પગે હું ગાય નો નોકર છું મારી ગાયો સેવા કરવી છે બહુ ઈચ્છા છે તડકો પડે છે કાટા હોય છે જોડા પહેરીને જાય તો સારું છે યશુદાજી એ કહ્યું બેટા ગાય તો પશુ છે ગાય ના પગને શું થવાનું હતું મને ગમે તુલસીજી ને ઝાડ સમજે એ મને ગમે તુલસીજી ઝાડ નથી શ્રી ગંગાજી શ્રી યમુનાજી શ્રી નર્મદાજી પાણી નથી શ્રી હનુમાનજી મહારાજ નું સ્વરૂપ વાનર ના જેવું દેખાય છે શ્રી હનુમાનજી મહારાજ વાનર નથી સનાતન ધર્મ માં બે ચાર તત્વો એવા શ્રેષ્ઠ માન્યા છે માં ગાય પશુ નથી ગાય માં બધા દેવો નો નિવાસ ગાય માતા ને જે રાજી કરે છે એ બધા દેવોને રાજી ગાયો પાછળ પાછળ હું સેવા કરવા જોઉં છું માત્ર મિત્રો સાથે શ્રી કૃષ્ણ ગોપાલ થયા છે ગાયો લઈને જાય છે બાળકોએ નાદા ને કહ્યું કે ફળ ખાવાની ઈચ્છા છે એ ખાવું કેવી રીતે કહીએ અહિયાં એક મોટો રાક્ષસ રહે છે આકૃતિ ગધેડા જેવી છે કોઈ ફળ ખાય તો મારી નાખે છે સમાજની સંપત્તિ થી માલિક થયો હતો કે દેવ નું ધન દેશનું ધન સમાજ ધન જે ભોગ વાપરે છે એ ગધેડો થાય છે દેવધન સદુપયોગ કરો માલિક થયો હતો કોઈને ફળ ખાવા દે એ ફળ સડી જાય કોઈ ફળ ખાવા જાય તો એને મારી નાખે તેની આકૃતિ ગધેડાના જેવી થઈ ગઈ આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કથામાં કેટલાક લોકો આસન લઈને આવે છે કે મારા આસન ઉપર કથા કદાચ હું આસન કોઈ ઉઠાવીને દૂર ફેંકી દે તો દેવો ને ખોટું લાગે પ્રત્યેક જળ પદાર્થના અભિમાની એક દેવ છે કોઈનું અનાદર ન કરો શાસ્ત્રોમાં વર્ણન છે ફળ અભિમાની દેહ હોય જેળું છે કેળા ના અભિમાની વિષ્ણુ ભગવાન એવું લખ્યું આમ ના માલિક આંબાના માલિક છે ઇન્દ્રદેવ પ્રત્યેક ફળના અભિમાની પણ દેવ છે જળ વસ્તુ ના એક દેવ હોય છે ઘરમાં કોઈ વસ્તુ બગડી જાય તો તે દેવ સાપ આપે ઘરમાં કોઈ વસ્તુ કાંસુર કોઈને ખાવા દેતો નથી જબરદસ્તી માલિક થયો હતો ભગવાનજી એ કહ્યું છે તમે બધા ફળ ખા હું અહિયાં ઉભો છું એ આવશે તો એને જોઈ લઈ બધા બાળકો ફળ ખાવા લાગ્યા એને આકાશમાં ઘર ઘર ઘર ઘર ઘર ઘર ફેરવ્યો જોર થી પછાડ્યો ધૈનુકાસુર મરે છે બધા બાળકો દાવો ભાઈ શ્રી કૃષ્ણ બલરામ નો જય જય કાર કરવા બલરામજી મોટો રાક્ષસ માર્યો મિત્રો ને ફળ ખવડાવ્યા દેહાધ્યાસ શરીર તે હું છું અને શરીર નું સુખ એજ મારું સુખ એવું સમજે એને સંસ્કૃત ભાષામાં દેહાધ્યાસ કર્યો શરીર તો માટીનું પૂતળું છે આ શરીર માટીમાં મળવાનું છે બગડે છે ત્યારે તમે એને સુધારો છો હું તન નથી હું મન નથી મન પાપ કરે છે ત્યારે મન સમજાવીને હું પાપ કરતા અટકાવું વારંવાર એવો વિચાર કરો શરીર સુખ મારું નથી બગડતા વાર લાગતી નથી આ માટીમાં ભણવાનું છે ભક્તિ કરો શરીર હું છું અને શરીર નું સુખ એજ મારું સુખ છે ઉપાસના કરો વારંવાર એવું બોલો આ શરીર નું સુખ મારું સુખ નથી હું આંખ નથી હું જીભ નથી જીભ નું સુખ મારું સુખ નથી માનવ બોલે છે મારી જીભ મારી આખ એ મારું સુખ નથી બધા જાણે છે આત્મા શરીર થી છે તો પણ શરીર સુખ ઇન્દ્રિય સુખ જ બધા જીવ ફસાયેલા હું પુરુષ છું સ્ત્રી છું આ દેહ ભાવ જ દુઃખ આપે છે તમે વારંવાર એવું ચિંતન કરો હું પુરુષ નથી હું સ્ત્રી નથી આ શરીર નું સુખ મારું સુખ નથી અનેક જન્મનો દેહભાવ દ્રઢ થયો છે એ સાધારણ જ્ઞાન થી ભક્તિથી દેહ ભાવ મળશે એના માટે સતત ભક્તિ કરવાની જરૂર છે તમને જયારે પુરુષો મળે ત્યારે એવું ચિંતન સુખ મારું સુખ નથી ઇન્દ્રિયોનું સુખ મારું સુખ નથી હું પરમાત્મા નો અંશ છું આત્મા છું વારંવાર એવું ઘરમાં જઈને એવું કેતા પુરુષ નથી આવું બોલશો તો ઘરમાં હું ભિન્ન છું હું પરમાત્મા નો છું દેહ ભાવને મારવો છે આત્મ ભાવને દ્રઢ કરવો છે આત્મા પુરુષ નથી આત્મા સ્ત્રી નથી આત્મા સ્ત્રી પુરુષે તર્મા પરમાત્મા નો અંશ છે મારું સુખ નથી વારંવાર એવું ચિંતન કરો બલરામજી ને શબ્દ બ્રહ્મ ની ઉપાસના કરો ધેનુકાસુ નો ઉદ્ધાર કર્યો શ્રી કૃષ્ણ ભગવાન બાલ મિત્રો સાથે મારા મોટાભાઈ બલરામ એ શેષ નાગ નો અવતાર બે જાતભાઈ છે હું કાલિય નાગ ને સજા કરવા જાઉં અને કદાચ મારા મોટાભાઈ મને એમ કે નાગ ને કેમ ત્રાસ આપે ભોજન થયું છે સુવાની તૈયારી છે ગાદી માં હસવા લાગી ઈશુરા મૈયા ત્યાં બેઠા હતા ઈશોદાજી પૂછે છે બેટા કેમ હસે છે કેમાં આ મારા મોટા ભાઈ છે ને આજે ગધેડાના પાછળ પડ્યા ગધેડું મારીને આવ્યા છે અને મિત્રોને ફળવડાવ્યો નારા ઘઉં માં રાક્ષસ ને ગધેડું જ હતું આવું જયારે બોલ્યા છે બળરામજીને ખોટું લાગ્યું તારી મારી કટ્ટી થઈ હવે હું તારી સાથે કાલે નહીં આવું નાના એ વિચાર કર્યો કાલે મારી સાથે ન આવે તો જ મને ભાવે એમ છે પરમ દુસે મોટા ભાઈને પગે લાગી એમને મનાવીશ નાના ને બધું આવડે પરમ દુષ્ લઈ દઈશ કાલે ના આવે તો બલરામજી ઘરમાં રહ્યા છે શ્રી કૃષ્ણ કુમાર બાલ મિત્રો સાથે યમુનાજી ના કિનારે જે ધરામાં કાદ્ય નાદ રહેતો હતો અને ત્યાં આવીને દડો લઈને રમવા લાગ્યો એવી શરત કરી છે કે જેના હાથે અંદર પડ્યો અંદર જઈને હું જડો લઈ આવીશ વાલ બાલ શ્રી કૃષ્ણ હાથ પકડે કનૈયા હું તને નહીં જવા દઉં હું તને હાચવું છું તું સમજતો નથી આ ધરામાં એક વિષધર નાગરે છે અહિયા કોઈ અંદર જતા નથી પણ ચિંતા કરશો નહીં મારા ગુરુએ મને નાગ મંત્ર આપ્યો છે હું નાગ મંત્ર જાણું છું એ કેમ ત્રાસ આપે છે હું એને સજા કરી મિત્રો ને બધું સમજાવ્યું છે કરડવા લાગ્યો આજે વિશ્વ અમૃતને કરડે છે કોઈ માણસને ક્રોધ આવ્યો તો એના મુખમાં બરફી આવશે ક્રોધમાં બરફીને કરડે તો શું થશે આજે વિશ અમૃતને કરડે મારા વિશ્વની વાસ કોઈ સહન કરી શકે નહીં અને કઈ થતું નથી એનું વિષ ખેચી કાલી નાગ શ્રી કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરે છે હું આવું છું કાલી નાગ ની ફળા ઉપર કુદકો માર્યો બંધન માંથી અલગ થયા ફળા ઉપર ચડી ગયા છે કન્યા નો હોઠ આવે છે બાકી નાગ નો મંત્ર બોલતો હશે એવું લાગે છે મંત્ર મિત્રો ને એવું બધું સમજાવ્યું કાલી નાગ બહુ ગભરાયો અવતાર દુર્જન ને સજા કરવા માટે છે લોકો અમારા પતિને દુષ્ટ માને છે પણ અમે તો એવું માનીયે અમારા પતિ શ્રેષ્ઠ છે તમારા ચરણ એના મસ્તક ઉપર મહાન પુણ્ય કર્યું છે ભગવાન ના ચરણ જેના ચરણ એમના મસ્તક ઉપર આવ્યા છે કૃપા કરો એમને મારશો કાલિય માર્યો નથી કાલ્યનાગે ક્ષમા માગી છે પ્રભુએ કહ્યું છે રમણક દ્વીપ માં જઈને રેજો અહિયાં રેવાથી જળ બગડી જાય છે બહાર આવ્યા મિત્રો ને મળ્યા છે બાળકોને આનંદ થયો કન્યા તને કર્યો મને કેવી રીતે કરે હું તો મંત્ર જપતો એને સજા મેં કરી હવે અહિયાં રહેશે નહીં જેવો છું હું મારા માં કઈ એવી શક્તિ નથી મારા ગુરુએ મને નાગ નો મંત્ર આપ્યો આ મંત્ર શક્તિ છે મારી શક્તિ નથી મિત્રો બધું આવું સમજાવે હું તમારા જેવો જ ગોવાળ છું બાળકો ને શંકા થાય છે આ મોટું દેવ છે એવું લાગે નાના હું દેવ નથી મિત્રો સાથે એવો પ્રેમ કર્યો છે કૃષ્ણ